પરણી ને ઠેકાને ના પડેલા હોય ત્યાં સુધી તો આપડીને ઠેકાણે દાદા ઇઝ નો પ્રોબ્લેમ પછી પણ જ્યાં સુધી પર અમુક ઉંમર સુધીના ના પડ્યા હોય ત્યાં સુધી તો ફરી પાછું અમેરિકા દોડવું જ પડે ને દર વર્ષે ચાર મહિના છ મહિના આપડે ત્યાં થાય નાય નઈ થાય બંને ત્યાં કઈ વેલું આવું એવું કઈ નથી આપડે પણ એનો રસ્તા નીકળશે સરસ નીકળશે કેવી બંધેલી હશે તે જોજો કોલરની નામ અમેરિકન કોલરની પેલા ઇન્ડિયા વાળા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 અરે નગરનું નામ આપવાનું ઠીકવાનું નથી સિમંદર સ્વામીનગર કાર પછી દાદા નગર કઈ એવું નામ બનતા હોય કે નવું નામ નીકળે શું કઈ દાદા શશિકાંતભાઈ પૂછે છે શશિકાંતભાઈ પૂછે છે કે આપણો આ દાદાનો સચ્ચિદાનંદ સંઘ આવી સારી રીતે ચાલશે કે પછી અગાસમાં થયું એવું થઈ જશે ના થાય એ કોઈ કોઈ જગાનો રંગ ના લાગે ને આ રંગવાળાને આ તો નિકાલ કરના સંભાવે શું કરવા રંગવાળાને સ્વતંત્ર ડેરાસોરો વધે છે કે જયતી વસ્તુ કહેવાય આ તો દોઢ કરોડ રૂપિયાની મિલકતનો ડેરાસોરો વધે છે એનો જે પછી એનું વેલ્યુએશન કરવા જાય પાંચ કરોડ છે એ તંગ કેવો જબરદસ્ત બીજો કંઈ મતાર એવું ના પે હે તો હા દરેકને છૂટ મે દર્શન કરવા જવાની છૂટ અરે ત્યાં તો મને ત્યાં કપડા બદલો કે બદલો કે છે આ કપડા ના જવાય કે દાદા બધા સંપ્રદાય એવું હોય છે કે જ્યાં સુધી મેઇન માણસ હોય ત્યાં સુધી બરાબર ચાલે પછી જેમ મેઇન માણસ જાય એ તો એ તો દુનિયાનો નિયમ તો ખબર એવો નિયમ આપડા લાગે બધાને લાગુ થાય એ તો દુનિયા નિયમ જ લાગુ થાય આપડે આપડે કામ હાથે કામ રાખવું એ નિયમને છોડે નઈ ને કોઈ ધીમું ધીમું ત્યાં જેને દર્શન કરીએ એટલે મતાર્થ જવા માટે છે આ અમારો વૈષ્ણવ અમારો શિવર્મી ને અમારો ફરવા ધર્મી અમારો જૈન ધર્મ લોક ધર્મ ધર્મ કરતા નહીં મતા અર્થમાં જ પડ્યા છે આત્માર્થ જોઈએ કેવું જોઈએ મત્માર્થ આત્માર્થ ને બધે મતા અર્થ કરી રહ્યા છે મતા નો અર્થ હોય ઘરની મમતા તો હતી જ પછી આ નવી મમતા ઉભી કરી કયા શું આમ પડવું છે તો નવી મમતા ઊભી કરી પછી આ બાો એ પણ આ પકડાયું એના લોકોને સમજે નહીં એટલે બિચારે પકડ્યું ફસા આખો દાડો ચિંતા ભરી ચિંતા મતાર ધારુ આત્મા ધારુ આત્મા આ લોક મતાર માં પડી કેતા ખેત ખેતા ખેત આપ શિકાંત ભાઈ પૂછે છે કે આપડે અમે પદમાં ઉમર ના એટલે પછી શશિકાંતિ બધા પૂન બધા બધા છે મારે કઈ જવું છે એવું નથી ના જવું એવી નથી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 બી કોઈ છે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 હું તો આશ્રમ બંધ હતો યા નથી કાજુ નથી આવ્યું છે ને તે પૂરું થયું છે મેરે જ પૂરું થાય છે પૈસા માગવા નથી પડતા પૈસા છે લોકો આપે છે મારે પાછા આપવા પડ્યા ત્રણ છે ત્યાં આ રામ મોહનભાઈ ને વીસ હજાર ડોલે પાસે આપ્યા વધારે પડતા આપતા પછી મેં આપણે વીસ હજાર પછી આપજો અમારે તો તમારા કયા પ્રમાણે આવી ગયા પછી આપજો બીજા છે તે પેલા ઓકરી દ્વારા લાખ વધારે ડોલર કે લાખ તો આપ્યા છે તે મેં નાખી એટલે ત્યાર પાંચ આવો અને હું પાછા આપ્યા તને આ ડોલર સારી સર્વિસ નથી પાછા લઈને એટલે અમારે પાસે શું કરું છું મેળવે ભરાણે નાખી જાય ડોલર આપે નક્કી નથી કર્યું દુઃખ થાય બરાબર મારી બધી બુદ્ધિ વગેરે બુદ્ધિ થી માપવા જાઓ રાત માપથી માપ નાય નીકળે મારો ગજ જુદીત નહી આશ્ચર્ય છે અધ્યાય છે હિન્દુસ્તાનમાં જે બે હજાર રૂપિયા ના આપી શકે એ માણસ લાખનો ચેક લઈ નાસ મને અધ્યાય બીજું આ માણસ શું કરે છે ને જે કોઈ જે વ્યક્તિ કામગીરી કરતી હોય કારીગરો બંધવા પાછળ જે જે વ્યક્તિનો ફાળો આવતો હોય મજદૂરો થી માંડીને કારીગરો ને એન્જિનિયરો ને એ બધાનું ત્યાં લખેલું જોય ને એવું કે બધો હિસાબ જ છે તો આ તો વચ્ચે નિમિત્ત મળવો જોઈએ આથેડ્યો કામ થઈ ગયો શું કર્યું આ લોકો કહે છે દાદા ભગવાન ચમત્કાર કરમત્કાર કર્યો જ નથી કારણ આટલા બધા ચમત્કારો થાય ભાઈ એ તો દાદા ભગવાન અથડ્યા છે નિમિત્ત છે કામ થઈ જાય જસ નામકરણ છે એટલે જસ મળે છે શું કર્યું બરાબર ચમત્કાર તો દુનિયામાં હોય નહીં કારણ કે વર્લ્ડમાં કોઈ માણસ એવો પાક્યો નથી જ્યારે સંદાસ જવાની શક્તિ હોય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 દાદા આ બેન પૂછે છે કે આ તમે આપણે કૃષ્ણ ભગવાનની મૂર્તિ ને શિવની મૂર્તિ ને શ્રીમંદ્રમી ની મૂર્તિ સાથે મૂકવાના છે કે આ ત્રણે સાથે મૂકવો તમને કાંઈ એવો મેસેજ આવ્યો હતો કે કેવી રીતે તમે એવું નક્કી કર્યું મેસેજ ત્યારે ઉઘાડવું પડશે ને તારે મેસેજ ખબર પડશે હા કૃષ્ણ ભગવાન એમની જોડે બાલાજી બાલાજી વિ બાલાજી આ ગણપતિ હનુમાનજી અંબાજી માતા ભદ્રકાળી માતા એટલે બધા જોવા મળશે ને શ્રીમદ સ્વામી મહાવીર ભગવાન પછી પાર્સનાથ ભગવાન પછી અજીતનાથ ભગવાન ઋષભદેવ ભગવાન એ બધું જોવા કોઈ અજાય વસ્તુ એટલે હું તમને અંદર મેસેજ આવ્યો તો કે આવી પૂછું છું કે બધાને સંભાવા માટે જવું છે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 એટલે બુઠ્ઠી બુદ્ધિ છે ખબર પડી તમને શું કહે છે કેવા માંગે છે કે બુઠ્ઠી હોય ને અંદર આપડે સુધી અંદર આપણે ગોળ ગોળ ફરી રાખે બુદ્ધિ ના કહેવાય બુદ્ધિ પોતાની ધારે આપણે વાગે આપણે તરત જ એટલે પછી તારે ઉઠી જ ના ના એ કે છે તમે કશું કે જય જય ધીરા તો બીજા હવે ખુબ ઓનેસ્ટ હોય એની બુદ્ધિ બઉ સુંદર એ પોતે સંસાર નો દુખાન ઉડે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 મોડે આપણે બુદ્ધિ બનાવે શું કરે એટલું શું બુદ્ધિ તો કેવી આ રજનીભાઈ રજની વાર આવજો બધા મજા આવે આ શનિવારે લંડન આવવાની છે દાદા એને એવો ખ્યાલ હતો કે તમને લંડન માં મળશે પછી આવે એને તો બધી ભોગવે બેઠી છે ને દાદા એ બહુ અજાદી વાત છે ઘણા લોકો ને એનાથી સોલ્યુશન થઈ જાય ના ઘણી બા બે શબ્દો માં તમે આવું કરો છો કે ત્યાં ખરી તું એવી જાય ચોક્કસ ત્યારે મારું ચિતબો સ એ કે છે કે એનું મન છે તમારો કરી મહિનો મારી જોડે રહી હતી વધારે સદબુદ્ધિ થી સમજ પડે રિયલ અને રિલેટીવ એ સદબુદ્ધિ થી સમજ પડે ના જ્ઞાની પુરુષો બુ તો લખો કરે બુદ્ધિ લખો કરે અને સાતી બુદ્ધિ હોય ને જેટને આવી જાય કરે આ બુદ્ધિ પોલીસ ની બુદ્ધિ હોય શું કરે સદબુદ્ધિ વસ્તુ જુદી છે સમ્ય બુદ્ધિ છે પણ આ કિર્ણ હોય તોય બહુ સદબુદ્ધિ એ તો બધા જ્ઞાની કૃષ્ણ પછી ઉત્પન્ન થાય સંસારી હોય ઘણી વાર દુઃખ ખસવાના એ બુદ્ધિ રહે અને માર માર કરે બરાબર બીજો કોઈ દુશ્મન જરૂર નથી બુદ્ધિ અને ખોવાડે ભગવાને કહ્યું કે બુદ્ધિ પોતાને ખોડે આડું એડે તું સમજી ચટણી કરે ચટણી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 કે ને જે તો બુ દુઃખ મળે છે આ તો બીજું ઉત્પન્ન બુદ્ધિ સ્વતંત્ર એ દુખો ને પેલું દુખવું આવે બુદ્ધિ ઉત્પન્ન થાય કઈ દુઃખી પણ આટલી સરળ આટલી બુદ્ધિ સંસારમાં બુદ્ધિ કેમ હે એવાળે છે એ જ પુરુષ ની બુદ્ધિ હાજર માર્યું અંગ્રેજ જ નહીં ને ને? ઘરમાંથી બધો કાઢી નાખે સાંભળો નિવારણ લાવે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 પછી કોણ ભૂલી ગયું પેલું સમજો એને એમ કીધું પેલી વાર કે તમે બીજા ભૂલ કાઢો અને એને ખબર હોય કે મારી આ ભૂલ છે ને તમે ભૂલ બતાવો તે બહુ મોટો ગુનો ગણાય સમજી ગય છે તમે જે શિક્ષણ બુદ્ધિ વાત કરી ને એ મોરાલિટી જયારે બહુ થાય ત્યારે એમાંથી લોસ બતાવેસ બતાવે છે તો હવે મને ખબર પડી કે જ્યાં હોય ભૂલ બાબતે કહીએ એનો અર્થ શું છે ના જાણે જે ભૂલ બતાવી ઉપકાર માને આ ઘર માં પછી માણસ એટલે અભૂત થવાય પછી નજીક માં આવી ગયું તાર કેવી હોય દાદા મને ઘણી વાર પણ ઘણી વાર છે બીજું માણસ ને મોકો નહી આપે કારણ કે પ્રોફિટ હોય અંદર તો હવે સમજ પડે કે આપણે મોડા વાપરવાની પેલા તમારે અહિયા પગે હાથ પહેરવાનો છો તો પોતાનો જ લાભ જોયા કરે પછી આ બુદ્ધિ થી પણ લાભ આપવો જોઈએ બીજાને એનો અર્થ એવું નહિ કે આપડે પૂછાય રકડી મળેલા કેવી રીતે સમજાવો એ પછી એને શું કેવાય છે દિવા નીચે અંદર નીચે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 બુદ્ધિ ક્યારે થાય એટલે બુદ્ધિવાળા લોકો જાણે કે આની બુદ્ધિ શીખ નથી પણ પોતાની પોતાની બુદ્ધિ મારી બુદ્ધિ જ છે अल्ले आ तो आप बुद्धि ए सवाल पूछो ने कि रियल रिय समझा कमने क्या सदबुद्धि ते तो हजू व्यवहार में छो पर आपके युद्धि तफावत जाए सदबुद्धि के एट पूछे कहते બધું માલ ફર્યા કરે છે આ કેવું કેવાય કે આ ક્યવહાર નથી આ તો પોતાનું કામ કાઢી લેવાનું પછી અહિયાં તમને સારું લગાડવા મળે તમે તો કે આ કઈ વ્યવહાર નથી તમારી જોડે તો ના આ તો બધાનું કામ કાઢી કામ કાઢી આ મને વિચાર આવ્યો હાર ખોટો એ બધી કરવાની જરૂર નથી આપડે આપડે કામ કાઢી લેવાનું એમ કઈ કામ કાઢી લેવાનું લખા મૂક્યો દાદા અત્યાર સુધી દે કોને કઈ કઈ નહીં મેળી ને કઈ નહીં થોડું થોડું તો બાકી રહી ગયેલું તે મને દેખાયું કે ભાઈ કૃષ્ણ ના થઈ અનન્ય પણ આ બધા સારા હતા એ તમને હેલ્પ કર્યા ઉપર તો નહીં ગયો બાર તો નહીં ને ભગત હેલ્પ કર્યો ઉપર ચગર ને ના ભાગી જવાયેટ કારણ કે અનંતેલી હોય થાય આ જ્ઞાન જ એવું છે કે બલ્બલું ફેંકી દેવા તૈયાર નથી આ જ્ઞાન એવું એવી એવું એવું એ કરે છે અનુભવ કરાવે બલ્બલું શું ફેંકી દેદા હું શ્રીમદ રાજચંદ્ર પુસ્તક ખુબ વાંચતો લાગ્યા તો એનું બ્રેન બેન બધું ખરાબ થઈ જાય બગડે બગડે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 ભીખારી પણ હેડું મને આવે પતા લાગતો સારું વિસ્તુ હારો કઈ છોડી દેવાનો હારો છોડી દે એટલે એટલે બહુ છે તાલ હોય એટલા તાલુકા લાગે વાય વા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 એ બેસ્ટ <tare> <tare> મોરલ બાઇન્ડિંગ બઉ અઘરું થઈ ગયું કે ના પણ આપડે જેટલા ગુણોથી હોય એટલા ગુણાથી જ મોરેલ બાઇન્ડિંગ છે બીજા બધા ગુણો अंधारू है, इस था है था। था था। आ, तो शक्ति आप अजवा शक्ति आप देखा आया મોટી આપડા નિમિત્તે આપડે એનું સાંભળવા ના હોય તમે કઈ દશા બેઠા એ દશા જોઈ ના ફે ના થાય ને કલ્પના એ જગ્યાએ તમે બેઠા અમુક જવાના હા હું હમણાં કાલે જ ફોન કરી દઈશ દાદા ના ના એમની ઈચ્છા જોડાઈ રેવાનું હોય તો આપડે ભક્તિ કરવી છું પણ જાગી ને જોયું ને કાલે આપડા મહાત્મા રાખે પછી હું જઉં છું કેવું દરિયા પણ દરિયો છે આખું પંચાયત છે એમણે એટલો હવે એવું કરીએ છે કે અમારા સત્સંગમાં લપ્તિ પર ચાખી જાય હા দাদা પ્રગતિ બિલકુલ કોઈ એક પર રેડિયો દરબે હોય છે નેથી કે જે અસર પ્રગતિ કરે તો હા લપ્તિ પર ચાખાવે હા પ્રગતિની સુદાડા ઓકે ઓકે બે કોઈ ના બે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 આપડે સમજે આપડે મત માં હોય એટલે પછી વાત કરજો ને આપડે એને એવું કે સામના સત્સંગમાં પૂછી એને સમજાવું એ તમને પૂછે છે એવું કહી દર ધીન યર્સ